તો પછી માણસ ને મોક્ષા કરવાની બંધન છે એવું ભાન જૂથવાની ઈચ્છા થાય આ સમજાય ને બંધન થયું છે એવું ભાન થાય ત્યારે એને મુક્ત થવાની ઈચ્છા થાય કેમ નથી થતું એ સવાલ છે કેમ થતું નથી બધા વધારે મુક્ત પુરુષી દે કે મુક્ત પુરુષ કોને ગણવું આપડે મુક્ત પુરુષ કોને ગણવા આપડે બંધન પણ ઓછું લાગતું હોય આપણને શ્વાસ લેવા જેવું હોય તો જે <laughs> પાસ બધો હતો કે નજા મથરાત નહીં તો આ જયારે વરસાદ પડે ખેતરો પાકે ખેતરમાં જયારે પાક પાકે જીવાત કરી જાય જીવાત શરીરમાં ના દાખતા અલ્લા કુડી અત્યારે વિજ્ઞાની સાયન્ટિસ્ટ માં આટલું વર્લ્ડ કપિંગ કરે પરમાત્મા કહેવાય શીર્ષંકર સાહેબ બચાવવાના બિલકુલ શું ખબર બિલકુલ ભગવાન માં શું વાક્ય છે ચોપડા નીકળી ગયા શું થાય પણ ભગવાન નું શું અને બીજી રીતે એક રીતે આ સારું છે આપડી ઘણા થોડા હું ઓડે છું કે હું આપણી ના ઉડે તેવી એવો વિનો થતો ઓકે અને ખરીદ તો પહેરી જતી ગુલાબ એટલી બધી હિન્દુસ્થાન બે ઇન્દ્રિય હોય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય હોય તો ચાર ઇન્દ્રિય હોય એવી પછી વાત એટલા માટે ભગવાન આ રસ્તો કરેલા બધા આ ઊંધું છે પાણી અંદર એટલા માટે પાણી ને ગરમ કરો જેથી જીવ બધા ખરાબ થઈ જાય શું કઈ એવું કરીને આપણે પાણી પીવાનું કર્યું હા શરીર જો સારું હશે તંદુરસ્ત હશે નિર્મળ હશે તો સારા વિચાર આવશે વાત ના બરોબર બધું પૂછાય દસાય બધું જે આવે આજે તો મારે જોયું નથી બરોબરવાણીઓ હોય તો મારે કામ ની નહિ એ અનુભવ થયા પછી સાચી પછી એવો તો અનુભવ થયો નથી મળતું નથી ભગવાન ખાવા દેવો એવો નથી બંધ લાગે છે છોકરો મોટો નહીં દબડાવે જયારે આપણી ગાથા નરમ થાય ત્યારે બધી વૈરાગ ની વાતો બંધન લાગે ખરેખરા બંધન છે બઉ અસમન થાય બંધન વાણીમાં નથી લાગે લાગી ગયું ઉપરી ના ગમે બી ઉપરી પાસે ભણવા ઘેર માસ્ટર મારે ફૂટબોલ ઘેર ફૂટબોલ જેવું થાય ઉપરી ગમતું તું ઉપરી ના અત્યારે મારો બધા દગડાવ ઘે દફ નહીં કોઈ ને અનુભવ આવી ગઈ ને બધું નાલ થઈ ગયું તો ત્યાર પછી તમારો આત્માના નામ પર વ્યવહાર રસિકભાઈ રસિકભાઈ એટલે કોઈ કોઈ તમે અક્કલ વગર નાખ્યા તો તમે સ્વીકારી લો દેખાય છે એમના હાથમાં દેખાય છે છો નહીટ જાય ત્યારે સંતોષ નફો આવે તારે સંતોષ મોક્ષ પગવાનો રહ્યો મોક્ષ પગવાનો રહ્યો નઈ ને પછી મોક્ષ ની જરૂર થઈ છે આ આ તમારું કોઈ પણ કોઈ પણ ના પણ ક્ષમા એને કરવી પડે છે ક્ષમા કે છે ને ક્ષમા એટલે ક્રોધ નો અભાવ શું કેટો માણસ નાના માણસ ને આપે નાનો માણસ મોટા માણસ ક્ષમા આપી શકે નહી નાનો માણસ આપે તો કંટાળા આવતા શું છો કર્યા નથી એમનું હવે બહુ ઉતરી જશે મન નો મેલ જાય તારે કૃપાદેવું કઈ જને રૌદ્રજાખો દાડો કારખાનો જાય ક્યાંથી ભેડું કરું ક્યાંથી એ ક્યાંથી ભેડું કરું આ ત્રધા ને તો બેસી <laughs> <laughs> તેના માટે ભેદ કરે છો અમને શનિવાર છો જે ભેદ ના થાય મહાત્માઓ ત્યાં આગળ આવે છે મહાત્માઓ નાખ લે ભેદ છે ને ભય લાગે છે શું અમર ભેદ કરે ભલે થાય છે બાકી ભેદે કરે ને આ લોકોક નહ હતું પણ ભૌતિક શુભી ઈચ્છા સમજાવવાની કામ લોકસમ મોહો જોઈએ પુસ્તક પુસ્તકોનો બોહ લાગ્યો શબ્દો નો મોહ લાગ્યો આ બધું નિર્મળી રહ્યો છે કરવું જ પડે જ્ઞાન ના હોય તો એ કરવું પડે એનું હોય તો આપણે કહ્યું નહીં શોધ માં માત્ર એક તત્વો થઈ જાય તપાસ કરી રહી ત્યાં એમના કયા પ્રમાણે છેક નહી એ આપણે નથી કાઢી બધી રીતે તપાસ કરી શકાય બીજું આ બધું શું છે આપનો ઉગ જેમ બતાવે સપોર કરે કે ત્યાં સુધી કોઈ સજીવન જ નથી મારી નહીં સજીવન એ સપોર કરે ત્યારે સજીવ ચાર સામ તો પછી પરિવાર લખી દીધું ગઢલો લખી શું લખી દેક્રિયા બધું ખોટા નથી આરાધન માં ભૂલ થઈ ગઈ શું થઈ ગયું આનું સમજવા જેવું છે આ દક્ષા વગર તમારે બધા દીક્ષા વિતરા મારો આખું જઈને જગા કાઢી ખરાશ કરી નાખું તમારો એમનો દોષ નથી કોઈ નો દોષ તો કઈ તો વિચારવું જોઈએ આખું જગત બક્ષી રહેલું છે જઈને હલકે જેટલી બુદ્ધિ બુદ્ધિ વધી એટલો બરાબર જાય બેલેટ માં કામ છે બુદ્ધિ પ્રમાણે પણ જોડે જોડે આત્મ જ્ઞાન હોય કહ્યું હું કોઈમાં નથી પણ આત્મા મળી જાણી પુરુષ હતા આત્મામાં રહી શકે અમે કોને આત્મા નો અક્ષર ઘડે આત્મા હોય ને અક્ષર તો આતુજાદા ના થાય અને એને ફરી કરી ના થાય ઢોર મારી તો ના થાય ને આ તો કરતા પરત કેટલું પેટ્રોલ પડ્યું થાય ના હવે જલ્દી પાણી ભીધેલું નથી ભરગો થઈ જાય આવું ના હોવું મારે શું કહું માર્ગ આવો ના હોવો જોઈએ કેવા કઈ નાની કોઈ ઓછી નાખશે કે હજાર દિવસ ગજન્મપુર થઈ ગયા કે કદાચ છેલાતો આકા દેગટમાં બને ભરીને નવો માર્ગ ફેલાય છે શું કહે છે સરીબુન સરીબુન ન તેમ આમેલો પૂરો સેટા દો ઓમાં જાણા હેલો શું વાચ નહી આકા લેગ પતાના છે કેમ કરો છો આ તમે ચીખવાડો છો બધું ઉધે રસ્તે દોર્યા દો પણ રાજ્યાય કરવા માટે તમે રાઈશા કરો ચહેરો નથી કરવા મારી શું થયું પછી મા હું તો કોઈ દડા નહીં કરું પડે આજથી મારું શું થાય ચહેરા તમે જ્ઞાન લઈ જાઓ પણ તમારા પાસ ગયા મારાથી અડાઈ ને તમારે પાપ ધો હોય ના હોય તો બળવો થયો આમ સુપર સુપર કઈક ખાવા ના આપી દે પછી ખાવા બારો લીલો નહીં પૂરો એક હતા તો પૂરો મૂકો પેટનું પેટ ને રહે છે સુધારો આજ્ઞા લઈને બધું કરે છે બોલાયા હતા આ ખુલા દીખા એ પછી સારા પાછી તૂટી પડ્યું તૂટી પડ્યું દાદા ભણેલા પણ હશે સમજી ગયા દાદા શું હશે માહિર ભગવાન ના વખત નાના નાની જીયા તો આપડા હિન્દુસ્તાન ઘણી જીયા જ પૂછતા શું માં થાય ને જીઆત એ મોટી મોટી બે ઇન્દ્રી ચાર ઇન્દ્રી જીયા તો ઉડતી હોય ને તો મોડામાં પહે જાય ને તો ભગવાન મોડામાં ના પહે એટલા માટે બોલતી હોય થતા કશું મોડા એટલા માટે બોલતા હતા અને પોતાના શરીરને હેલ્થને નુકસાન કરે શું એટલા માટે પહેલો આખો દૂર ચોપડવાની જગ્યા એ દશાતો એમને તો ભણેલા છો ને વાર ના લાગે ભણેલા ને સમજાવું વાર ના લાગે અફળો નહીં છે વાતે બધ આખા ગુજરાત માં ના કર્યા આવું આવતા બરી સારી લોક આખું બધું તેમજ જૈન કોમ્યુનિટી વધારે ઉઠી તો વધારે બળતરા જેમ દાપણ વધી વધી રહ્યો નઈ રહી ઉપર કીલો કીળો કીડો હર વેરા કરે સમજ્યા નો હું આમ સમજી ગયો સમજ્યો હું આ સમજ્યો બોલો આમ કે ઠોકર ના વાગે આ તો ઠોકરો ખાઈ ગયે દમ નીકળી ગયો બરોબર છે આ કમ બધે આખા વર્ગમાં ફરી પરિણિ મને ઉત્પન્ન થતી નથી શું કહ્યું શ્રંસાચાર બધું ફર થાય એવું છે સરળ છે શું કરોગ તો ઘરો નથી નાની પુરુષ મળવા ગયા અને ભર્યા તો ઓળખાવા ગયા કારણ વિધાન તો થાય પણ આ સંબંધ સમજુ માં આવશે ના કારણ કે પોતાની હગાઈ ગરબડ કર્યા કરે પોતાની જે હગાઈ છે એ શું કરે ગરબડ કરે ગરબડ કરે સમાજ ઉપાધિ કરી દે ના આગલો વેપાર થવા દે તમે વેપાર કોટ કે કોઈ ના થવા દે અધમ અધિક અધમ જવું છું તો એને કેટલું કાઢવું પડે આમાં આપણે કહ્યું છે કે આવી રીતે લો ક્યારે કામ થાય વાતને સમજે તો ઉકેલ આવે સમજવા માટે કઈ બહુ ગરું નથી જેને સમજવું છે તેના ગરું નથી સમજવું તેના ગરુ છે શું છે બે કલાક સિદ્ધાંત આનંદ અનુરાગ અનુરાગ કાર્ય વ્યવસ્થિત કારણે લઈને રહ્યા છે કોઈ પણ જગ્યાએ આ ના થાય આ જ્ઞાન સમાધાન આપે આધાર થાય નિરંકર આધારે નિરંતર આધારે નીતિ આવે તો પર રમતા દૂર થયો આગ હોય મનમાં માન્યું કે આપડે જૈન છે ને આપડે હેરાવાસી છે ને આપડે ખરાકવાસી અને પાછું ફ્રીજમાં મૂકેલો માલ બે ચાક ફ્રી મૂકેલો હોય ને સરસું નથી આઠ આઠ કલાક સર તમે બે ત્યાં ઘરે બે જાઓ બીજું ક્રન્ટેક્ટ થયું ગમે છે આપે સુવાનો ના મારું તો આ બધા મારી આઝી બધા ઠંડક વધશે અમારી આઝીમાં મુસલમાનો છે ને મુસલમાનો ઠંડક વધશે ગાયોને બેસેક વધશે આવું નહીં ઠંડક વધશે બે હારી હોય ને જે જીરાત્મા આત્મા હોવું જોઈએ શું અને આત્મા ના હોય અમને તો ઠંડક હોય છે શું બધા નહીં ઠંડક વધ મ્યુસિપાલ અંબાજે છે આજ્ઞા નથી મળી મેદા ખુદ ને દ્વારા ખુદામાં ના કે સાહેબ કેમ્પે ના થાય આપણે આ બંધેલા છે એનો અનુભવ થાય બંધેલા નો અનુભવ થયો છે બંધાયેલા છે મને આપી દેતા નથી કારણ બંધનમાં પૂરેપૂરો અનુભવ થયો પૂરેપૂરું બંધન સમજાયું નથી પૂરેપૂરું સમજાય નહીં એ તો કે ભાઈ કોઈ બી કોઈ બી વેપારી છે મુસ્લિમ વેપારી કોઈ કોઈ વેપારી બંધ શું છે શું જોયું બંધન જો ઉત્તર દિશા હોય તો મોક્ષ હોય અને મો દાતા પુરુષ છે મોગ દેખાતો નથી મારવા કઈ કોઈ દેખાય નહિ ના દેખાયા નથી જેને પ્રતિબંધ થતા નથી કોઈ જાત ના બંધ જે બાંધેલા છે ભાવમાં જયારે જોતા વિતરાકતા વિતરાગાની બહાર ઈચ્છા તમને આગળ પાછો સહાય નિતરા હું એ જવાબ માંગુ છું કે મોક્ષ આપડા બધા જ કહીએ છીએ મોક્ષ મોક્ષ મોક્ષ મહાપુરુષો કે મોક્ષ એટલે આપણે બીજા સ્વરૂપે મુક્તિ જેને કોઈ જાતનું બંધન નથી આ કાળમાં તો સાચું શું સાચું શું સાચી વાત છે આ કાળે આ એ છે કે આ શ્રમિક માર્ગ મોક્ષ નથી બરોબર જગત ના શ્રમિક માર્ગ થી આ તો આવ્યો છે આ તો વિજ્ઞાન છે સમજુ એ નથી સંકેત નથી કલાક દર્શન થાય એનું સાહેબ કેવળ દર્શન એનું અનસાય છે અને ત્યાંથી મોક્ષ પડશે એના આપણે ત્યાં જો થાય ચિંતા તો બધા હોય જ નહીં ચિંતા ચિંતા થાય મારી બધા જ્ઞાન આદર થઈ જાય કોને તોડ્યા એ જ્ઞાન આદર થઈ જાય પછી નોકર નું નામ ના દે કોને તોડ્યા જ્ઞાન આદર છે પછી શું નોકર છે નોકર તો નિમિત્ત અંધારામાં શિક્ષા કરો ઉધારી કરો પણ બદલો ગમો માટે આ જગત જેને મોક્ષ થયેલો હોય જગત કેવું દેખાય એ તમને બહુ અમારી દ્રષ્ટિ મારીની એ દ્રષ્ટિ શું દોષિત કોઈ ના દેખાય મેં આ બધાને એક જ વસ્તુ કહ્યું છે કે દોષિત ના દેખાય તારે મારી દ્રષ્ટિ તમે પાના કહેવા અને તે છે દેખાય કોઈ તમે નહીં બીજા ને ભાગ્યશાળી કરી પરંતુ દુર્ભાગ્યશાળી હોવો ને તો અન્ય નું ગુરુ કરતા ટકી અન્ય નું ગુરુ કરતા ટકરી જે કઈ પણ કરવામાં આવે તે જેને બંધન છે એમાં મારું હૃદય છે આત્મજ્ઞાની ખોરી કાઢી ઘણું કહ્યું પણ વાત સમજે તો જ્ઞાની પુરુષ ને પોતે પોતે લખ્યું છે જ્ઞાની પુરુષ ની સાથે વ્યવહાર છે બધો બાર લઈ ગયા છે સમજીને અરે આપડા અને તેમના નિમિત્તે જ વાક્ય લખે અને એમને જ પણ આ બોલાવડે છે જેના પાન ના અમારે કેવું પડે લોન ઉપર અમને વધારે શું છે દુઃખ જ છે ને આપી દેજે કારણ કે આખા દુનિયા ના દુઃખ લેવાયો તમારે કઈ દેવું પાણી લાગી ના